જય સ્વામીનારાયણ મા કુર ધનજન યો વન ગૌરવ હરાતિનિમિષ્યાલ માયા માય અખિલા બ્રપદ વિદેવાજવિંદ ભજ ગોવિંદોવિંદોવિંદ ભજ મૂળમતે કુરુ ધન જન યૌવન ગર્વ હરાતિનિમષાત્કાલવ માયામય અખિલ હિત બ્રહ્મપદમ પ્રવિશ વિદિવા ધન સ્વજન અને યૌવનનો ગર્વ ન કરવાનું શંકરાચાર્યજી કહે છે यौवन गर्व न करने थोड़ी रायण आधार थोड़ी बजा भगवान राम ने वनवास थो चौद वर्ष नो चित्रकूट में रोकाया पी दंडकारण्य में पंचवटी में वस्या राम लक्ष्मण सीताजी पंचवटी में छे एम लक्ष्मण गैरहजरी रावण खोटा साधु नेश लाइने सीताजी नपहरण कर रामने लक्ष्मण आया विलाप करो धीरजधारी सीताजी खोज करने बने भाईओ निकली पड़ा माँ सबरी ने मिला, पंपा सरोवर गया त्यामुख पर्वत पास सब प्रथम हनुमानी मुलाकात थी हनुमान जी पासे राम ने लाइ गया सुगरी किसकंधा नगरिना राजा वाली एमो भाई तो बने भाईओं ने कई कंकाश क्ले वाल पर्वत पर सुग्रीव, सुग्रीव, सुग्रीव चढ़ी गो वाली त्या कारण ऋषिओ ना साप एट त्या सुग्रीव सलामत था एम पत्नी सीता जी ने रावण लाई गयो ना पत्नी ने वाली लाइ ग एक दृष्टि समदुखिया बच्चे मैत्री थी अरस परस वचन आप बीजा ने मदद कर नया सुग्री साथ आगवान राधा नगरी में एकज बात वाली न प्राण हरियाग्री ने किसकंधा नगरी ना राजा कर वचन प्रमाण पीछे थोड़ा चूकिया था पीछे यादी साथ पागे सुग्रीवरा चार दिशा सीता दक्षिण दिशा वाली पुत्र अंगद ए आगेवा नीचे जामोवंत हनुमान जी नल नीलादिक रिछ वंदरा वी पच्चीस वंदराओं टुकड़ी दक्षिण दिशा तरफ खोज मे उपड़ा वन पर्वत गिरी गहवर गुफाओ विकराल प्रदेशों में खोजता खोजता समुद्रकिन दक्षिण पहुंचा सीताजी को लगे नही हम तो आग अफाट सागर आ बाजू विकटवन जुआ जगह जो सीताजी मेड़ा नहीं वक्त संपाति नामना गिद्ध एनी मुलाकात सागर तटे थी એ જટાયુનો ભાઈ હતો અને સંપાતિ દ્રષ્ટિ તો ખૂબ દૂર જોઈ શકતી હોય છે સંપાતિ એ કહ્યું કે લંકામાં અશોક વાટિકામાં સીતાજી બેઠા છે તમારા આમાં જો કોઈ જાય તો ની મુલાકાત કરી શકે અને સંદેશાની આપલે પણ કરી શકે हूं तमाम मदद नहीं करके कारण के मारे पांख नहीं हूँ वृद्ध थो पांखों बढ़ी गई आखिर मदद कर सकू छू जी सकू छोट पांख नहीं उड़ी ने कहीं सकते नहीं नर बधु काम हूँ पूरु कर शक्तिशा आंख है पांख नहीं एटल कई संपाति निकली गए हम आ रिच्छ वाओ बीचार कर चार सौ गाँव ना सागर पार करवो कई रीते करे। कोई कहू कि भाई हूं जाऊँ खरों सौ गाव जई सकू पी दरिया पड़ी जाऊ कोई कहू बसो गाव जाऊ पे दरिया में पड़ी जाऊ मेरी शक्ति खलास जाए कोई कह त्रो गाव जई सकू કોઈક હું ચારસો ગાવ જઈ શકું પણ પછી પાછો ના આવી શકું મારી શક્તિ પૂરી થઈ જાય તો ભાઈ પાછા ન આવે તેને મોકલવાનો કોઈ અર્થ નહીં અંગત હું ચારસો ગાઉ સાગર કૂદી જાઉં એ મારામાં શક્તિ છે પાછો પણ આવી શકું એ મારામાં શક્તિ છે પણ એક ખતરો છે ભય છે રાવણનો દીકરો અક્ષય છે એને મને બેને સાપ છે અમારે બંને ચાર આક પેળી થાય એમાં બે માંથી એકનું મૃત્યુ થાય કોણ મરે જાય તો કોઈ વાંધો નથી પણ હું જો મરી ગયો તો પછી લેવા મને સંદેશો લેવાનો લાવવાનો કોઈ અર્થ રહેતો નથી એટલે જામબજી એમ કહ્યું કે વાત સાચી છે તમારે આમે ન જવાય કારણ કે તમે અમારા મંડળીના आगेवायक छो तय तर जाप जय बतवा भगवान वमन रूप धरी ने पास आया पीछे वमन मे विराट थत लोक नु शरीर वार्यू तरह जामबन जी कहे मैं एक घड़ी में एवीस मिनिटा સાત લોક જેવડું ભગવાન વામન નું શરીર હતું એને મેં ચોવીસ મિનિટમાં એક ઘડીમાં સાત પ્રદક્ષિણા કરી હતી એટલી મારા તાકાત છે પણ હવે હું વૃદ્ધ થયો છું એટલે હું પણ જઈ શકું તેમ નથી જોકે જામબનજી એની આ નમ્રતા છે ભાંગ્યું ભાંગ્યું તો ભરું લંકાના યુદ્ધ ને જો તમે વાંચ્યું હોય કે જામબનજી એક જ ગદા મૂર્છિત કરી બાકી રાખવું પડે ને થોડું થોડું બધું પણ યુવાનો ચાન્સ આપવો જોઈએ બધું ઘરડાઓ બધે ઘરડાઓ ગોઠવાય જ આપણે શું કરવું એટલે તમારે હોય કે આપણે ક્યાંક હોય એટલે જામબંધજી કે છે હું ના જઈ શકું પણ સારી ભાષામાં કયું યુવાનોને એમ થાય કે વાત સાચી છે ઘરડા થયા પણ બધા જાણે છે કે જામવનજી કોણ છે પણ એક હનુમાનજી ચૂપ છે કશું બોલતા નથી એમ જ બેઠા છે रात साभड़े कई बोलता अर्ध्यान मुद्रा जाम्बवन जी ध्यान गुरे बाप हनुमान तू चूप अ बोध लेवा पेल्लो मुद्दों के शक्ति हो युवा बहु बढ़ाई करनी नहीं चूप रहू घई करता हो એક જણો એની પત્નીને કેતો દાંત કાઢે એવા દાંત કાઢે દાંત શું કાઢે છે રિયલ કઉ છું તને મારા હાથમાં જો આ દેશનું સુકાન હોય તો આખા દેશ ચહેરો બદલી નાખો પત્ની ખડ ખડાટ ખડ ખાડે દાંત શું કાઢે દાંત ના કાઢે શું કરે શું પેલા લેંગો તો બદલો સવાર પેલા પાયજામો લેંગો તો બદલો સવારથી અવળો પહેરો છે હવે એક જણા એના દોસ્તારો હતા ને ભેડા થઈ કે આજ તો મેં હાથી ની તોડી નાખી ગેંડા નું તોડી નાખ્યું હાથી પેલા સિંહ પગ તોડી નાખ્યો ઘોડા પૂછડું તોડી નાખ્યું એટલે પેલો કે પછી પછી દુકાન વાળા એ રમકડા ની દુકાન વાળા મને બહાર કાઢી મૂક્યો હવે આપણને એમ લાગે કે શું કરીએ હોય છે પછી કે રમકડા ની મને બહાર કાઢી માયરો તો ઈ બોલ્યો નઈ માયરો જ હોય ને આટલું નુકસાન કર્યું એને મૂક્યા દુકાન અને ઘણા આજે પરિણામે પેલું વર્ષ હોય ને ત્યારે પુરુષ બોલે પત્ની સાંભળે શું બોલતા પણ પેલે વર્ષે પુરુષ બોલે હું કોલેજ માં હતો ત્યારે જી હતો એ નાટક થતા મહારાણા પ્રતાપ એમાં હું મહારાણા પ્રતાપ થતો છોકરે સિકંદર ને પૌરુષ નું જયારે નાટક થતું ત્યારે સિકંદર થતું એમાં ઘરમાં સાપ નીકળ્યો એટલે પત્ની કે એ બધું મૂકો પેલા સાપ પકડો તો ઉભી રહે કોઈ આદમી બોલાય આવું હવે શું હશે વિચાર માગે એવો પ્રશ્ન છે એટલે પેલે વર્ષે પુરુષ બોલે પત્ની સાંભળે બીજે વર્ષે પત્ની બોલે પુરુષ પુરુષ સાંભળે પહેલે એ બોલવાનું હોય હવે પછી આને કે બોલવા જે હોય ને રિયાલીટી બધી ખુલી પડી ગઈ હોય છે ખાંડ છે ચા છે કઠોળ છે ચડ્યું છે પછી એને સાંભળવાનું ને હવે બોલવાનું ત્રીજા વર્ષે પત્ની ને પત્ની બે બોલે ને પાડોશી સાંભળે આ પરિસ્થિતિ એટલે બઉ બળ પણ ઘણા બહુ બધા હાંકતા હોય છે ત્રણ પ્રકારના વૃક્ષ ફૂલ છોડ હોય છે સમજવા જેવી ગુલાબ મોગરો ડોલર બારમા વૃક્ષો બીજા પ્રકારના વૃક્ષો એવા છે કેરી કેળા ચીકુ જાંબુ બધા આંબળા બધી એવા બધા ફળાવ ઝાડ છે એને ફૂલ પણ આવે અને પછી ફળ પણ આવે ત્રીજા પ્રકારના વૃક્ષો એવા છે વડ પીપર ઉદુમરા એને ફૂલ આવે જ નહીં સીધા ફળ આવે એમ સમાજમાં ત્રણ પ્રકારના લોકો પણ છે અમુક ને બસ ફૂલ જ આવે આ બડા ને બોલે જ રાખે બોલે જ રાખે બોલે જ રાખે આમ ને તેમને પણ એમાં ક્યારેય ફળ ના આવે કરી કશું શકે નહીં કરીને કઈ બતાવે પણ નહીં ફૂલ આવે અને વાણી થી રંજન થાય પણ વાણી પ્રમાણે પાછું આચરણ પણ ન કરે એ બધા રિઝલ્ટ લાવી બતાવે પણ ત્રીજો ઉત્તમ પ્રકાર છે જે બોલે જ નહીં સીધું ફળ બતાવે સીધું કરીને જ બતાવે એ ત્રીજા પ્રકારના ઉત્તમ પ્રકારના લોકો છે યુવાનો એ કરી બતાવવું જોઈએ पवन तनय बल पवन सामना बुद्धि विवेक विज्ञान निधान तू चूप के उठ राम ने कार्य ने मैं तो तारो जन्म है पवन तय तनई बल पवन सामना तारा बाप जी तारा तात है पवन जीव तारा थीच काम अने तू चूप सुन ती पर्वताकारा, कनक बरंतन तेज बिराजा मानहु हूँ अपर गिरीकर राजा जान हिमालय डूंगरो विशाल हनुमान जी न सुवर्ण नो डूंगरो शरीर धारण कर एक गर्जना मरी त्याती आकाश ध्रुजवाण्या હવે હનુમાનજીની આટલી તાકાત છે અતુલિત બલધામ ધનજવન કૃષાનમ જ્ઞાન સકલ ગુણ નિધાન રઘુપતિ પ્રિયમ વાતમ બુદ્ધિશાળા પણ એવા છે ને મનોજો મારું વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠ અતુલિત બલધામ છે આટલી શક્તિ હોવા છતાં ચૂપ અને કઈ ન હોય છતાં બળબડ બડબડ બડ शक्ति होने चूप रहू दुष्कर जो ये साधी लिए तो एना कोई वंद्य पुरुष नहीं पीछे शक्ति कोई कोईपण हो शरिक हो बौधिक हो पी वित्तीय हो आर्थिक कोई हो सत्ता शक्ति होप शक्ति होता मनस बढ़ाई न करें तो हनुमान जी जेम पूजनीय गणाय અને હનુમાનજી અતુલિત કોઈ કોઈ આંકડો આપ્યો નથી અતુલિત શકાય માપી ન શકાય પણ છતાં આપણામાં એક આઈડિયા હોય તો એમ કહી શકાય કે એક ઘોડાઓ અશ્વો એનું જેટલું બળ એટલું એક છૂટા ગીરી ગહવારોમાં ફરતા મદ એમાંય મદ હાથી એમાં તાકાત હોય એક ઘોડાની તાકાત बड़ भेड़ करो एटू एक मदी मदरावत हाथी, हाथी मद एवं एक लाख ऐरावत हाथी न करो एटू बल एक दस लाख इंद्र न बल भेड़ करो एटल बल દીચી ઋષિના હાડકા માંથી બનેલા વજ્રમાં છે દસ લાખ ઇન્દ્ર ની ભૂજાઓનું બળ એ દધીચી ઋચિના કેજ્ર એમાં તાકાત છે કેટલા દસ લાખ દસ લાખ ઇન્દ્ર બળ એ દધીચી ઋષિના વજ્રમાં હાડકા બનેલા વજ્ર છે એવા એક કરોડ વજ્ર એટલે દસ હજાર કરોડ હાથી દસ હજાર કરોડ અને તાકાત છે એટલી તાકાત મારા હનુમાનની ટચલી આંગળીમાં છે અતુલ ધનજ વન કૃષાનમ જ્ઞાની નામ અગ્રગણ્યમ આટલી તાકાત હવે સમગ્ર દેહ તમે કેલ્ક્યુલેશન કરી લેજો एटली ताकत होता है चूप छे जय जाए कहू के बाद तू चूप ताराज बोल हनुमान तेरे हनुमानी सुनो भाई पर्वत आकार भयंकर गर्जना कर विशाल स्वरूप धारण कर मजा आटली शक्ति छता जामवंत में पूछी हूं तो ही उचित शिखावा दीज हू मोरी હે જામવનજી મને ઉચિત શિખામણ આપો સલાહ આપ આ બીજો મુદ્દો યુવાનોએ ધ્યાનમાં રાખવાનો એ છે શક્તિ હોય યુવાની હોય બધું હોય પણ વડીલોની સલાહ માનવી સલાહ લેવી જામવનજીની સલાહ નત્રીને લેવાની કંઈ જરૂર છે પણ સલાહ માગી ઉચિત શિખામણ આપો અને જામવનજીએ સલાહ આપી કે જો ભાઈ તારે અહીંથી ત્યાં જવાનું सीताजी मड़े तो एमने रामनी याद आपमें मुद्रिका आप, आप आश्वासन आप निशाने कहीं आपे ये लाववाम संदेशो आप सीताजी ने आश्वासन आप समय बगाड़वा नहीं जल्दी जावा जल्दी पाछ आ कारण कि अँ पड़ पड़ तारी प्रतीक्षा करता हो आटलू करजे સીતાજીની ખોજ લાવવાની છે સંદેશાની આપી આપવાની છે અને સમય મળી જાય તો લંકાની યુદ્ધની વ્યૂહ નીતિ નજર નાખતો આવજે જેથી લડાઈ થાય ત્યારે ભૂકો બોલાવતા ભાવે હનુમાનજી નો પ્રોબ્લેમ પછી હનુમાનજી કહ્યું આપણને અંદર થી જ હરખ થાય ને તો સમજવાનું કાર્ય સફળ થશે અને શરૂઆત કરતા પહેલા જ મીર્યા મિરશું મર્યાદ મિરશું થાય જ નહી વલી ના થાય પછી પહેલેથી જ અંદર હરખ થાય છે કાર્ય અવશ્ય હરખ પદુડા એ ઓળખતા આવડવું જોઈએ એચપી કહેવાય હરખ પદુડા એટલે તમારે કોઈ એવો હોય ટૂંકમાં કહી દઉં એચપી લાગે છે પેલા પડે નહીં અને આપણે સમજી ન હોય થોડો ખુશ કેવો થાય ખુશ કેવો થાય એટલે પાછું આવવાનું સંદેશો લઈ આવવાનું અને આટલું કામ કરવાનું છે પણ હનુમાનજી કહ્યું કે અવશ્ય કામ થશે મને અંદરથી જ હરખ થાય છે પણ જોજો ભાઈઓ હું અવશ્ય આવીશ ભાળ લઈને આવીશ કાર્ય અવશ્ય થશે તમે જરાય ચિંતા કરતા નહીં શોક કરતા નહીં અને ખાજો જે મળે ફળ ફૂલ તમે ખાઈ ભૂખ્યા રહેતા નહીં ચિંતામાં તમે ખાઈ કારણ કે હું ત્યાં જઈને ખાવાનો છું અને મારી પ્રતિક્ષા કરજો પણ ચિંતા તો જરાય કરતા નહીં અને અહીંયા બેસજો છોડીને જતા નહીં हू जाऊ यही सबन कहू मथा आ तीजो मुद्दो आटल प्रणाम कर युवा नम्रता राखी य कही नबन कहू मथा हर्ष चल हिधरी रघुनाथ सिंधु तीर एक भूधर सुंदर पर्वत तो दरिया किना સિંધુ એ તીરે ભૂદર સુંદર કૂદી ચઢેવું તાવ ઉપર છલાંગ મારીને હનુમાનજી એ પરોત ઉપર ચડી ગયા અને ભયંકર ગજના કરી અને પ્રાણ આકર્ષણ કર્યું તે આજુબાજુના જાડવાઓ આખા વંટોળમાં ફેંકાતા હોય એમ બધા થવા માંડ્યા દરિયાની અંદર હનુમાનજી ગરજના ઉપર ગરજના કરવા માંડ્યા અને જમણા પગને આગળ લઈ પાછલા પગને છેજ પાછળ લઈ અને હનુમાનજી રામ કંજા છલાંગ મારી જે ગીરી ચરણ દઈ હનુમંતા ચલેઉ ગા પાતાલ તુરંતાય પર્વતની અસ્થિત દોરી આખું પર્વત જ ધરતીમાં પાતાળમાં પહોંચી ગયો કેટલી મચરકી મારી ગઈ કેટલી તાકાત વાપરી છે નીકળી ગયો આખો પર્વત ગુમ થઈ ગયો અને હનુમાનજી જે ઉડ્યા દસ દસ ગાઉ સુધી તો આજુબાજુના જાડવા ઉપડીને હનુમાનજીની પાછળ દરિયામાં ગયા આ મોટો જમ્બો જેટ ઉડે કાગળના ડૂચા નો બે પાંચ ગાંવ એમ જાડવાઓ ખેંચાય ખેંચાય મૂળિયા સહિત નીકળી ગયા ને અર્ધે સાગરમાં જઈ જઈ ને પીડ્યા અને હનુમાનજી આગળ નીકળી ગયા પછી આગળની કથા તો બહુ જુદી છે એમાં આપણે જવાનું નથી એટલે પાછા વળી જાય મૂળ વાત પેલું શક્તિ હોવા છતાં બળાઈ ના કરે એવા ચૂપ રે કરી બતાવે બીજી વસ્તુ એ છે કે વડીલોની સલાહ લેવી સલાહ મશ્વારા જરૂરી હોય છે પાંચ જણાને પૂછીને કંઈક કર્યું હોય ને નિષ્ફળ થવાય ને તો કોઈ બોલે પણ હવે જે મોટા ભાગ કેવાય એ બધા પૂછ્યું હોય પછી કઈ બોલે એમને જ નાખ્યા હોય કઈ બોલે નહીં અને જો સફળ થઈ જાય તો બીજી વાર નડે નહીં એટલે પૂછવામાં ફાયદો અને ત્રીજો ફાયદો એ છે બે પાંચ જણા જે કંઈક કહેવાતા હોય એને પૂછી લેવાથી અમુક વસ્તુઓ આપણને બધી નજરમાં ક્યારેય નથી આવતી હોતી બઉ સામાન્ય હોય તો આપણાથી છૂટી જતી હોય એ સાથે બેઠા હોય ચર્ચા થાય તો ઝીણ વાત કદાચ ઉપયોગી એમાંથી આપણને મળી જતી હોય છે કોલેજ પ્રોફેસર વર્ગરિયો કોલેજોમાં તો પ્રિન્સિપાલ બેઠેલા ને ક્યાંક ક્યાંક કવર પોસ્ટ કરવાનું હતું એટલે રૂપિયાની ટિકિટ ચોડી કવર તૈયાર કરી અને મૂક્યું ટેબલ ઉપર ત્યાં પચાસ પૈસા હવે ઓછાની નિશાની કરીને પચાસ પૈસા ને લગાડ પ્રોફેસર વર્ગ વિચારશીલ પ્રાણી ઓછાની માઇનસ નિશાની કરીને પચાસ પૈસા ટિકિટ લગાડી કવર મૂક્યો ત્રીજા પ્રોફેસર આવ્યા અરે તમારું લોકો નું ગણિત આટલું બધું કાચું માઇનસ ની નિશાની કરીને પચાસ પૈસા ની લગાડી હવે ત્યારે દાખલો પૂરો થાય મને શું ખબર તમારું આટલું ગણિત કાચું હશે એટલે આઈને ઈક્વલ ની નિશાની કરી બરાબર ની કરીને પચાસ પૈસા ટિકિટ પાછી ચોંટાડી અને પછી પટ્ટાવાળાને બોલાવ્યો આલે આ કવર પોસ્ટના ડબ્બામાં નાખે ઓલરેડી પોસ્ટ નું પૈસા એટલે જીણી ઝીણી વાત ગ્રુપમાં ડિસ્કશન કરવાથી ચર્ચા કરવાથી આપણને હાથ આવતી હોય છે એટલે સલાહ જરૂરી હોય છે બધાએ સલાહ લીધી છે શ્રીજી મહારાજ પણ કોઈ ઉત્સવ સમયે આવ્યા હોય ત્યારે મુક્તાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી આ બધા બોલાવે અને ચર્ચા કરે નહીં પૂછવાની જરૂર છે ગટગટ નો સ્વામી છે અનંત જોઈ શકે છે જાણી શકે એના હાથમાં છે બધું છતાંય પૂછે સ્વામી શું કરશું તમે કહો એમ કરીએ ક્યાં કરવું કેમ કરવું શું ઠીક લાગશે એ આપણને શીખવાડે છે કે હવે પૂછવું જરૂરી છે भगवान श्रीकृष्ण पूछता, बहुत सरस मजा नो प्रसंग जरासंद कैदखा में के राजाओ केदिर थी द्वारिका पर भगवान श्रीकृष्ण ने पत्र लख प्रभु हे देवके ते अमा उधार करो अमर उगारो करो આ પાપી દુષ્ટ જરાસન અમારા જેવા નાના મોટા રજવાડાઓના દસ હજાર રાજાઓને ભેળા કરી અને નરમેદ યજ્ઞ કરવા માગે છે શ્રીફળની જગ્યાએ અમારા માથા કાપી કાપીને યજ્ઞ કુંડમાં હોમવાનું એનો આયોજન છે અને આવું કરીને એ પોતાની શક્તિઓનો વધારવાનો કંઈક પ્રયોગ છે પણ અમારો ભોગ લેવાય છે દસ રાજાઓ જ્યારે પૂરા થશે ત્યારે અમે અત્યારે કેટલાય છીએ થોડા ઘણા બાકી હોય તો ભલે અમારા પ્રાણ તમારા હાથમાં છે અશ્રુભાઈ દૂત દ્વારા આવ્યો એ જ વખતે હસ્તીનાપુર દિલ્હીથી ધર્મરાજ યુધિષિનો પત્ર લઈને દૂત આવ્યો કે મહારાજ અમે રાજસુ યજ્ઞનો પ્રારંભ કરવા માંગીએ છીએ આયોજન કરવા માંગીએ છીએ તો આપ જલ્દી પધારો आने आ राज सु यज्ञ आपनी पूजा प्रतिक रूपे अरे करवें आपन दर्शन आपन सानिध्य आप जरूर है पत्र मेला सत्वर ते अस्थि पधारो एवं अमा हृदय भावभी विनंती है बे पत्र एक साथ क्या जव बीओ आते बदा बैठा भगवान श्रीकृष्ण पूछू કેવાય બે આવ્યા છે અને જવું ક્યાં બલરામજી એક અભિપ્રાય આપી દીધો કનૈયા આ યજ્ઞ વાત જવા આપણા માટે તો યુદ્ધ યજ્ઞ અને જરાસન જેવા આ બધા કાંટાઓ કેવાય પૃથ્વીના એટલે એને ઠેકાણે પાડી સાફ કરી નાખી એને સાફ કરવા માટે તો આપણે આવ્યા છે માટે એને ચોખ્ખો કરીને પાડીએ રાજાઓ બંદર માંથી મુક્ત કરીએ અને ક્ષત્રિયો નાતી એ પેલો પત્ર આવ્યો છે કેદ માંથી છોડવાનો એ જ આપણા માટે યોગ્ય છે અને એમાં વિલંબ કરાય નહીં તૈયાર થઈ જાઓ મોટાભાઈ બલરામ મોટાભાઈ એટલે સલાહ આપી શકે આદેશ પણ આપી શકે ભગવાન શ્રી કૃષ્ણ જુદા જુદા બધાની સલાલે દે એટલે પછી હવે એક તો વાત એવી છે બલરામ બોલે પછી કોઈની હિંમત હોય બીજો મત આપે હોય મંત્રી એમ પછી એમ ક્યા કે આપણે ત્યાં નથી જવું એમ કોઈ બોલી શકે ઉદ્ધવજી ભગવાન કાકા હતા પછા મંત્રી પણ હતા એ બોલતા ન હતા એમની સામે ભગવાન શ્રી કૃષ્ણ જોયું કે આપનું કેવું શું થાય છે तर उद्धव जीए कहू के महाराज माफ करजो बलराम थी विरुद्ध छे, बोलो आ धन्यवाद छे ना, मान सत्य जाय सत्य समझते हो कहवा हिम्मत आचरवा हिम्मत जो न हो तो सत्य सत्यनी स्थापना थी नहीं આજે દુનિયામાં સત્ય તો ઘણા જાણે છે લખાય છે બધું જાણે છે પણ કા કોઈ કહી શકતા નથી કહે તો પછી કરી શકતા નથી મારો મત વિરુદ્ધ છે મહારાજ બલરામજી પણ કઈ બોલી ન શક્યા એમ જોઈ રહ્યા ઉદ્ધવજીએ કહ્યું કે મહારાજ જરાસંધે આપણી કોઈ રાજની કોઈ સીમા દબાવી નથી આપણને કોઈ પરેશાન કર્યા નથી આપણું ગૌધન લૂંટ્યું નથી આપણી સંપત્તિ લૂટી નથી આપણા પ્રજાજનો કોઈ આવતા હેરાન કર્યા નથી કોઈનું અપહરણ કર્યું નથી આપણે રાજઘરાના કાંકરી ચાલો કર્યો આપણા વિરુદ્ધ છપાવી નથી પ્રચાર કર્યો નથી કઈ આપણે કઈ એવું કઈ કર્યું નથી શાંતિથી એનું જે કામ કરતો હોય તે કરે પણ આપણને એ કઈ નીડ્યો નથી તો આપણે સીધો જઈને એના ઉપર હુમલો ઠોકી બેસાડવો તો એક વસ્તુ મારા દુનિયામાં મેસેજ ખોટો જશે કે યાદવો છે તોફાની છે એને લડવા જોઈએ બસ મહાભારત પૂરું થયું એટલે આ શરૂ કર્યું એને લડ્યા વગર છૂટક્યો નથી એમના હાથમાં ખંજવાય જ આવતી હોય છે એવી મારા ઇમ્પ્રેસન છાપ પડશે અને બીજું કે જરાસન મિત્રો પણ ઘણા હોય કારણ વગરના એના મિત્રો આપણા દુશ્મન થશે અને પછી આપણે દ્વારિકામાં સતત યુદ્ધ લડવા રહેવા પડશે પ્રજા કોઈ સુખે રહી નહીં શકે જરાસન તો જે થયું તે માનો કે આપણે કાઢી નાખીએ ને કાંટો પણ એના પછી જે હશે છોડવાના છે તો રોજે લડ્યા કરીશું તું આપણે શું કરું હા મહારાજ હું એમ નથી કેતો કે યુદ્ધથી આપણે ડરી જઈએ પણ મારું કેવું એવું છે કે આપણે હસ્તિના પે એક તો પાંડુ આપણા સ્નેહી છે સગા છે અને યજ્ઞનું કાર્ય છે એટલે પહેલા આપણે ત્યાં જઈએ એટલે એ લોકો પણ ખુશી થશે અને યજ્ઞનું કાર્ય એમાં આપણે સંમિલિત થઈએ અને એક વસ્તુ એ છે રાજુ યજ્ઞની પરિપાટી છે કે બીજી રાજસત્તાઓ એને સરન્ડર થવું શરણે થઈ જવું અને જે શરણે ન થાય એની સામે પછી યુદ્ધ કરે એટલે શત્રુનો આખો વિભાગ પડી જશે મહારાજ કે હવે અત્યારે બચેલા રાજાઓમાં યુધિષ્ઠિરના શાસનને કોણ સ્વીકારે છે અને યુધિષ્ઠિરનું શાસન આપણે એટલા સ્થાપ્યું છે યુદ્ધજી કહે છે કે ધર્મનું શાસન આપણે ભારત સ્થાપવું છે તો જે જે મિત્ર રાજાઓ હશે ધર્મની સત્તાનો સ્વીકાર કરશે એટલે આપણે વિરુદ્ધ છે યુદ્ધ પણ અનિવાર્ય છે રાજશું યજ્ઞમાં તો એ પણ હું સ્પષ્ટ જાણું છું કે જરાસંધ કંઈ નમવાનો નથી એટલે એ શત્રુ થઈને જ ઉભો રહેવાનો છે એ યુધિષ્ઠને કઈ માનવાનો નથી એની સામે યુદ્ધ અનિવાર્ય છે તો મારું એ કેવું છે કે પછી રાજસુ ય ઉપર ય કરવા માટે જઈએ ત્યારે પાંડવોની સેના સાથે આપણી કાઢી નાખીએ કરીએ એવું મારું માનવું છે કેવી સરસ વાત એક કાંકરે બે પક્ષી મહારાજ મરે અને આપણે આક્રમણખોર ન કહેવાય રાજસુ યજ્ઞ કાર્ય કહેવાય અને યજ્ઞો તો મહારાજાઓ કરતા જ હોય છે એટલે અને ભગવાન શ્રીકૃષ્ણ જો પછી જરાસન તો માન્યો જ નહીં અને ગયા તો અહિંસામાં કેટલું માને છે નહી બધા એમ જ કે કૃષ્ણ અહિંસક છે પણ ત્યાં કોઈ સેના ન લઈ ગયા જરાસન ન માનો તો ભીમ અર્જુન અને શ્રીકૃષ્ણ પોતે ત્રણ જણા જરાસન પાસે ગયા અને કોઈ માનવની હત્યા વગર એની સામે મલ યુદ્ધ માગ્યું ભીમને લડાયું ને જરાસન ને અને જરાશને ખાલી કરી નાખ્યો અને રાજ પડાવી લીધો કાંઈ એના દીકરાને રા સોંપી દીધો અને કશું લોહી સેનાઓ મરવાનો કોઈ પ્રશ્ન જ ઉભો ના થયો પણ એ યુદ્ધજીની નીતિનો સ્વીકાર ભગવાન શ્રીકૃષ્ણે કર્યો એના બરાબર છે કાકા જે કહે છે એ ઠીક છે અને એ જ પ્રમાણે કરવું છે જો આ વૃદ્ધોની વડીલોની સલાહ એ ભગવાન શ્રીકૃષ્ણ આપણને સમજાવે છે કે સલાહ હંમેશા યુવાનોએ લેવી જોઈએ એનાથી ફાયદો છે એક તો એ વસ્તુ છે કે યુવાની ના છોડ ને અનુભવના ફૂલ બહુ મોડા આવતા હોય છે વૃદ્ધો જે છે એને તો ઘણો જિંદગીનો અનુભવ છે ચડતી પડતી પણ જોય છે ઘણાની સાથે માથા પછાડ્યા છે અને જિંદગી પણ ઘણી જોઈ છે ઘણા ચોમાસા ગડથોલિયા ખાઈ ગયા છે સારા માઠા ઘણા પ્રસંગો ગયા છે એટલે એને ઘણો બધો જિંદગીનો અનુભવ છે જેમ પેલા સંપાતિની જેમ વૃદ્ધો પાસે સમજણ આવી હોય પણ શક્તિ ખલાસ થઈ ગઈ આંખ હોય સમજણની આંખ હોય પણ પગ ન હોય પાંખ ન હોય પણ યુવાનની આંખ વૃદ્ધોની આંખ અને યુવાનની પાંખ એ ભેળી થાય તો કાર્યની સિદ્ધિ અવશ્ય થાય એટલે વૃદ્ધો પણ સમજણ ને સલાહ આપીને પછી એક બાજુ થવું એ તો સફળ થાય ને એટલે યુવાનો એ વૃદ્ધોની સલાહ લેવાનો ફાયદો છે એની પાસે અનુભવ નથી કારણ કે યુવાને હજી શું જિંદગી જોયા તમે બધા બેઠા છો લવર મુછીયા તમને શું જિંદગી લવર મુછીયા નાની નાની ફૂટેલી મૂછો બીજો અર્થ નથી તો એને કઈ જિંદગી બીજી જોઈ નથી એટલે શું થાય કે અનુભવ વગર ખાબકે કોઈ પણ પ્રસંગોમાં તો એ હાનિ થાય સમય બગડે શક્તિ હાસ થાય દિવસો બગડે શક્તિ જાય અને છેવટે નુકસાન પણ આવી શકે છે એટલે જેને જેનો અનુભવ હોય એને પૂછી લેવા ડાપણનું કામ છે આપણે જે કામ નથી ગયા અને આપણે રસ્તો જાણતા નથી તો પૂછી લેવું જે જઈને આવે છે એને પૂછાય કેટલો રસ્તો છે રસ્તો સારો છે કે નહીં વચ્ચે બ્રિજ બધું સરખું છે કેમ આ બધું પૂછી લેવા ફાયદો છે ને એમને હેન્ડ હેન્ડ અનુભવ છે એને પૂછી લેવું એ યુવાનોને માટે ફાયદાકારક છે દલપતરામ કવિ બહુ સરસ એક વાત લખી છે કવિતામાં ચૂલો ગામડામાં તમે માટીના ચૂલા જોયા છે એને પાછી એક નાની માચિસ રાખવાનું બોક્સનું રાખવાનું દિવાશય બોક્સ એનું એક નાનું ગોખલા જેવું હોય ખાડો હોય એમાં માચિસ બોક્સ રાખતા હોય એમાં એક ખૂણામાં માખી ઈંડા મૂકેલા આજે માખી આવે ને ગંદી માખી એને ઈંડા મૂકેલા ઈંડા સેવાય ને બચ્ચા થયા બચ્ચા હજી નાના નાના હતા હજી આંખો ધીરે ધીરી જડી જડી ખુલ્લી એમાં માખીને પછી કઈક આહાર માટે બહાર જવાનું હતું પાણી ભરવા જવાનું હોય કે કોઈને મળવા જવાનું હોય ખબર નઈ કોઈ પિયર જવાનું હોય કોઈ હોય કોઈ બેનપણી ને મળવા જવાનું ગમે ત્યાં એટલે માખી એ કે બેટા તમે અહિયાં રહેજો હું હમણાં જઈને આવું છું પણ તમે અહીંથી આગા પાછા જતા નહીં છે તમારા હિતમાં નથી અહીંના જ રેજો અહી જ પડી રેજો અમે ન આવી ત્યાં સુધી તમે અહીંથી હટતા નહીં એમ સલાહ આપી અને માખી તો ગઈ પણ પેલા જે બચ્ચા હતા ને એમાં અમુક માથા કઢા હોય ને એટલે એમણે કીધું એ મમ્મી આપણને એમ શું કામ કે પપ્પા આપણને એમ શું કામ કે અહીંયા જ બેસી રેજો આગળ ના જઈએ જઈએ શું વાંધો પડી જાય હું છું ના પાડી છે એટલે બધા નીકળ્યા ટોળું આખું ફરતા ફરતા ચૂલા ઉપર ચડ્યા અને એમાં ભડભડ ભડભ ચૂલો સળગતો હતો અને ચૂલામાં જઈ તેજ સહન કરે નહી અને બધા જ પેલા ચૂલા પડ્યા ખાદ ક્યાં બળીને ભસમાં થઈ ગયા જો યુવાનો એ માતા પિતાનું વડીલોનું માનવું નહીં તો જીંદગી સલાહ લેવી જરૂરી હોય છે અને યોગ્ય જેની સલાહ હોય માનવી પણ જરૂરી હોય છે ઘણા ક્ષેત્રો છે અનેક ક્ષેત્રો છે એક પ્રસંગે એવો તમને કહું તમને સ્પર્શ કે એક યુવાન હતો ને હજી છે હવે તો ઉમર થઈ પાત્ર મારાની સાથે મેરેજ કરવા છે એના બાપુજી પછી એટલે કીધું કે મેં આ પસંદ કર્યું છે લઈ હોય છે દેખાડવા કે ગમે તે કઈ એક્સ વાય જેટ કઈ એટલે એના બાપ તો બઉ ઠરેલ બુદ્ધિ આ બધા અનુભવ હોય જ એટલે આમ જોઈ ને પછી છોકરી કઈ ગાઘી પાછી ગયો પછી મૂકી હોય પછી કીધું આ લગ્ન કરતું નતું કેમ પપ્પા ભાઈ એમાં શું છે હજી તો પરિણા નથી ત્યાં એનો સેજ આમ બોલ્યા ત્યાં તો કઈ નું કઈ થઈ જાય એમ ભાઈ જો હજી પછી તને જોડે જોડે મારશે બાજુમાં જ હતો દુકાનદાર ને ક્યાંય એ મૂકી દે બાંધીન પાછળ મૂકી દે મૂકી દે બરાબર મારા બેન ને તારા બેન ને મારે ને એ બાંધતો જ નહી મૂકી દે આ બધા ઢોકળા થઈ ગયા છે એના જ છે એટલે કે ના પણ હું તને સાચી સલાહ દઉં છું આને તો તું પરણતો જ નહીં પીંગળી પીંગળી આખી ખતરનાક છે મેં એની હાલ ચાલ બોલી ચાલી જોઈ છે ને એકદમ આ લુચ્ચી બાઈ છે અને તું અમે ન પડ તમે બહુ ભવિષ્ય છો ભવિષ્ય ની વાત નથી આમાં છે ને નજરું નજરું ના કામણ છે વાતું છે ઝીણયું લોઢા કાપે છીણ્યું હું આમાં પડતો નહીં પછી કેતો નહી બાપા એ કીધું નહીં એ બાપા તમારી ગણતરી જુદી છે અત્યારે જમાનો બહુ ફોરવર્ડ થઈ ગયો છે તમને એમાં ખબર ન પડે અમારા એના લેવલ હોય લેવલ હોય કરી નાખશે તારું તું રેવા દે તું ના માયનો પડી અને એના કોઈ પરિવાર બધા અમેરિકા હતા અને પછી અમેરિકા જવાના વિઝાની તો ઓલરેડી તૈયાર જ હતા થોડો વખત થયો અમેરિકા બી જતા રહ્યા અઠવાડિયું ન થયું ત્યાં પેલી સુખી પરિવાર હતો ને એટલે બહુ જ સોના ચાંદી ઘરે બિનલી ફેક્ટ હકીકત છે ત્યાં જઈને ગઈ હવે એટલે આમ તો સોનું ચાંદી નાંદ રોકડ લાખો રૂપિયા ની વાત એક તો પાછું હાવ આમ ગઈ અમેરિકા જેવો દેશ પછી બીજું કરવું શું મૂંઝાણો આવ્યો ઈન્ડિયા અને એના બાપા ને રોવી પડ્યો કે બાપા આવું થયું છે હું તને કેતો હતો ને લેવલ કરી નાખશે હા હા બાપા હું સમજો નઈ હવે હું એને મળવાય ગયો એટલે લોકો એવો પ્લાન ગોઠવી રાખેલો એને મારીને તો કાઢ્યો પણ પછી નક્કી કરી નાખ્યો આને કાપી ટુકડા જ કરી નાખો એટલે ગુંડાઓ રોક્યા ઈ આને ખબર પડી ગઈ ક્યાં તો ભાઈ પાછળ સોપારી આપી દીધી છે આ લોકોને મને મારી કાપીને ટુકડા કરી નાખો ને જેથી કરીને કોઈ માંગવાનું જ ન ઘરે ગાંઠું રૂપિયો રોકડ રકમ એટલે બધું વાત પૂરી થઈ ગયા છોકરી અમેરિકા પહોંચી ગઈ વાત તો પૂરી થઈ ગઈ એટલે અને પૈસો મળી ગયો બે વસ્તુ મળી ગઈ દીકરી સલામત આ મૂળિયું જ નાખો ન રહે આ બાંસ ન બજે ગઈ બાંસુ જ પાછળ પડ્યા તો આને ખબર પડી ગઈ આમણે સીધી ટેક્સી લીધી મારા માર નીકળી ગયો પહેલા લોકોને ખબર પડી આ નીકળ્યો છે કે આગળ ને પાછળ પેલા ગુંડાઓ ખબર પડી ગયા કે પાછળ પાછળ જ આવે છે ને અમદાવાદ આવું બહુ દૂર થી ગામડેથી નીકળવાનું રમ રમાટ ગાડીઓ આવે અને ડ્રાઈવરને કીધું કે ભાઈ મારું જીવન તારા હાથમાં છે આપડી ચલાવગા તો કઈ બી છૂટ જાય ફિક્ર મત કરીએ ડ્રાઈવર સારું ઈન્સાન સારો મળી ગયો એની એવી બહુ બનેલી તમને નામઠામ નથી આપતો ઝઘડો થાય એટલે કારણ કે તમે સાંભળી અને સલામત રીતે ગમે તે ગલી કુચી માંથી ગાડી વળેલા લોકો હાથ ના એમ ભૂલ ભૂલાવ માંથી તે નાખીને પેલો ડ્રાઈવર ગાડી લઈ એટલી સ્પીડમાં ટ્રાફિકમાં એમાં તેમાં કાઢી છે ભાઈ અમને એક ડ્રાઈવર એવો મળ્યો તો કે તમે જુઓ સ્પીડ માં ગાડી ચલાવે ઓવરટેક કરે પણ તમારું પેટમાં પાણી બી બેઠા હોય ને હવે નહી અને તમને શ્વાસ અધર ન થાય એમ ન થાય નહી ઓવરટેક કરે આપણે આ ખેંચાવા ઘણા એ હાથતા હોય બહુ એવું ઈ બ્રેક મારે આપણે આમ સીટ માં મરીએ બરાબર હવે કેમ આ લાગતું હોય પણ આમ બંને ભયભીત કરી મૂકે સીટ મળી રાખી દેવાનું હોય થયું હોય તમને કઉ છું એટલે એવું સરસ ગાડી ચલાવે અમદાવાદ આવી ગયા પણ અમદાવાદ એરપોર્ટ જવાનું ત્યાં ખબર પડી ગઈ ઓલ ઓવર ઇન્ડિયા માં એને બધે ફોટા મોકલી દીધા છે કે આ માણસને ઇન્ડિયા છોડવા દેતા નહીં હવે ક્યાં જાવ એટલે પેલા ડ્રાઈવર ને કીધું કે કાઠમંડુ ચલેરિકા કાઠમંડુ માંથી માણસ પ્લેન પકડીને અમેરિકા ભેળો થઈ ગયો પછી એ સીટી બદલી ને ગયો ત્યાં જીવ રહ્યો અરે સલાહ માની હોતો એટલે હું તમને કઉ છું માં જણાય છે એટલે નાજુક વિષય છે મારી સમજાવવાની તને મર્યાદા છે પણ લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ હોય તકલીફ તો બે પડે છે પણ છતાંય પેલા જે લવ મેરેજ હોય છે એમાં મને ભાઈ મને થોડા દિવસ પેલા જ કેતા હતા કે લગભગ માથાકૂટ હોય છે કારણ કે એટલે મોહ બધા ઓસરી ગયા હોય ઓળખતા આવડ્યું ન હોય એક દાંડીયો નાખે નવરાત્રિમાં પાંચ મિનિટમાં એક દંડીયો આમ એક દંડીયો તમારે પેન્ટ પીસ જોઈતા હોય તો તમે કેટલું મેચિંગ કરીને વાત કરો ત્યાર પછી તમે પૈસા કાઢી પેન્ટ પીસ શર્ટ પીસ લાવો છો મેચિંગ થઈ નાખો ભલા તમે વિચાર તો કરો બુઢેલો સલાહ બી તો લઈએ એટલે વડીલો હોય એમને જાણ હોય એ કુટુંબ જોઈ શકે પરિવારના સંસ્કાર જોઈ શકે એના સંબંધો એની આબરૂ પ્રતિષ્ઠા હોય મોજ એટલે બે જણા બેઠાતા જાડવા નીચે બોલ્યો આમ જણ કે મને તારી આંખ આખી દુનિયા દેખાય છે જણ બોલતો તો જણ જણ નાઈ તો ન બોલે બૈરાઓ હંમેશા બહુ પેક હોય છે એ તમારી વીકનેસ ક્યાંથી ગોતતા હોય જન્મ જાત એના ગુણ છે બહુ ખુલ્લું પાડી ગાડી બેઠો બેઠો કે મને તારી આંખમાં એને શબ્દ વાપરો મારે વાપરવો નથી પણ એ તમે જાણો છો એ શબ્દ વાપરી પછી વાત શરૂ કરી મારે મને તારી આંખમાં આખી દુનિયા દેખાય હવે બનેલો શું કાંજી કુંભ ગધેડો ખોવાઈ ગયેલો અને ઈ જાડવા ઉપર થાકીને બેઠેલો પત્ની એના પતિને કેતી હતી કે પરિણામ પેલા તો તમે મને રોજ એમજ કેતા કે તું તમારી દુનિયા છો તું તો દુનિયા છો અને હવે બે બે કટકા ગાડી દો તો પેલો કે તે મને દુનિયા ભૂગોળ ખબર જ એટલે એક બીજા એકબીજાના મોહમાં પરિણામ અમારી પાસે હવે આનું અમે એમાં શું કરીએ તમે ભરી પીડ્યા અને પાછા શું કે સ્વામી હવે મારા છૂટા છેડા મેં કીધેલા કોઈ સાધુને કેતો ને ગોઠવાઈ જાય એટલે આ નાજુક વિષય છે એટલે એમાં સલાહ વડીલોની લેવી જરૂરી છે હું હજો બહુ તમને એક વાત કઉ વડીલોની સલાહ એટલે એમાં માતા પિતા જ હોય એવું નહીં એટલા માટે મેની જે પરિણા છે અને પરિણા છે એવા સુખી છે એનું કારણ ફોલ્ટ ક્યાં છે માતા પિતામાં શું એ હકીકત અમુક જોઈ નથી શકતા એક દાખલો તમને એમ દઉં કે એક જણા ને માતા પિતા ને વિરુદ્ધ જ લગ્ન કર્યા માતા પિતાએ કીધું મને વચ્ચે મળો મને કે તમે તમારો છોકરો આવે છે તમારી પાસે તમે જરા કહો ને કે આવું ન હોય આમ ન હોય હું સાંભળી રહું પછી છોકરાને પૂછ્યું મેં કીધું બાપા બધું આમ કહે છે મને કે તમે ઓલા બે પૂછી જોઈએ આવી વડીલો એટલે હું તમને એમ કહી શકું કે સલાહ લેવી તટસ્થ વ્યક્તિની લેવી તટસ્થ વ્યક્તિ હોય એ બધું જોઈ શકશે અને માતા પિતા તો અમુક કે આમ કરીએ તો અમને આમ થાય એની તકલીફ પોતાની હોય એમ અમારે શું અમારે જવાબ દેવાનું શું કરું વડીલો સરખા છે સ્વભાવ સારા છે પરિવાર સારા છે એમાં કોઈ સ્વામી મુંજાવા જેવું નથી છોકરાઓનું બિલકુલ સારું છે બાપુજી એની રીતે ગણિત માંડા કરે છે એ ગણિત કોઈ દમ નથી હવે બે જણા કીધું મેં કીધું ઓકે બરાબર છે મારે કઈ કરવાનું જ ખાલી અભ્યાસ જ કરવાનો હતો પીએચડી અને ખરેખર નથી ખોટું મેં કે તો સુખી છે એવા ત્યારે એવા યુવાન છે કે જેને બાપા કે અહિયાં જો એ લોકો મને આ ભૂખી ગમતું નથી નહી અહિયાં તને ખબર ન પડે એમાં મને ખબર ન પડે પણ નહિ ખબર નથી એનો બાપ કેવો સારો છે એનો બાપ સારો છે એને ઘરે જમાઈ રહે છે અને હારા હોય એના છોકરા છોકરી બધા સંસ્કારી જોઈને સારા જોઈએ એવું થોડું છે મીઠા મીઠો કેરી આપતો આંબો હોય એમાં કાચા ભરદા નથી આવતા એમ એવા હોય તેમના છોકરા એવા ન હોય પ્રહલાદ કેવા ભક્ત રાજ એનો દીકરો વિરોચન કેવો અનાળી એવું નક્કી છે કઈ પણ આગ્રહ કરીને પછી આ કરીને પરણાવે પછી એ કંકાસ ને ક્લેશમાં જિંદગી પૂરી થઈ જાય પછી બધા અટવાય એટલે સલાહ લેવી પણ તટસ્થ અને સમજદાર અને વડીલ જે બધી જ રીતે વિચારીને આપણને કહે છે એટલે માતા પિતાની સલાહ લેવી આદર રાખો સાચી કહેતા હોય તો માની લેવી લગ્ન નું તો આવું છે મારે એક ખેતર ઉગમણે છે એક ખેતર આથમણે છે હું કઈ વાડીયો કુવો કરું પાણી થાય એટલે મને શું ખબર પડે એ એનો જે નિષ્ણાતો હોય તમે એને પૂછો કે કઈ જગ્યાએ પાણી કરવાનું છે હમણાં થોડા વખત પેલા મને એક જણાવ્યું કે સરખેજ બાજુ શું કેવું મારે મને કે મારે આ ધંધો મેં કે ધંધો મને ખબર હોય તારે જે ધંધો કરવો છે એ ધંધો ક્યાં હાલી મને ખબર અને એ બી ખબર હોય સાધુ થાતું ભલા મને આપવાનું કંઈક ઠેકાણ કઈક ક્ષેત્ર જે જેનો નિષ્ણાત જેને તમે પૂછો એની પાસે જાઓ આટી ગુટી હોય પ્રાર્થના કરીએ મુંજાયા હોય પછી એવું બધી અલગ સંતોની અમુક વાત છે એ બરાબર છે એટલે જેનું જે ક્ષેત્ર જેનો જે નિષ્ણાત એની સલાહ લઈએ તો જીવનમાં સફળતા મળે એટલે સલાહ નું યુવાનો માટે સલાહ જરૂરી છે સલાહ લેવી જ જોઈએ બીજો ગુણ છે એ નમ્રતા છે પેલો બઉ બળાઈ ના કરવી બળા લાખ અમારા મોલ બોલે યુવાનો એક કરી બતાવવું શક્તિનો સંચય કરવો શક્તિને કેપેબિલિટી ને ડેવલપ કરવી જેટલી વધે એના માટેના જે કઈ ક્રિયાકલાપ હોય એના ઉપર ધ્યાન આપવું અને વડીલોનું યોગ્ય વ્યક્તિ નો સલાહ લેવી અને જેની સલાહ ન હોય પછી માતા પિતા હોય તો એમનો પૂરો આદર બીજો મુદ્દો માટે જામવન તમે પૂછ્યું તો એ ઉચિત શીખાવાનું બીજ મોહી મને ઉચિત સલાહ આપો મારે શું કરવાનું છે અને પછી ય કહી ના એ સંબંધ બધાને નમ્રતાથી હનુમાનજી પ્રણામ કર્યા છે નમ્રતા યુવાનો માટે નમ્રતા જરૂરી છે વણ માગી પણ કોઈ સલાહ દેવા આવે તો એને ધીરજ સાંભળ વણ માગી તોય સાંભળું એક જણા બધી પંક્તિ પેલા તો જમણવાળા પંક્તિ બેસીને જમતા ને બુખે તો હતું નહિ ને હવે આવી ગયું છે એ આખી મજા જ જુદી હતી ને પિરસણી પીરસતા હોય ફરતા હોય પંક્તિ બેઠી હોય શ્લોકો બોલાતા હોય ખેલું યજ્ઞ જેવું કામ હતું ને અત્યારે કઈ આમાં પવિત્રતા નું ઠેકાણું છે પગમાં જોડા ચામડાના કેડે ચામડાના બુટ મોબાઈલ ના કવર ચામડાના પહેર્યું એ બધું હાથ પગ ધોયા હોય ધોયા ઉભા ઉભા ખાવા વાતો કરતા ખાવરચું લેથી કઢી લેથી દૂધ માંથી પણ હવે એ કર્યા વગર છૂટક્યો નથી સમાજ એવો થઈ ગયો છે જમાનો એવો છે સમય ફટાફટ આવીને આવે ને કાંઈ ગા એટલી બધી વાનગીઓ બનાવે કે શું ખાવું ઘણા ના હાવ ખબર ન પડે અથાણા પાપડ જે હોય ક્યાં હતો તે રીતે શું ખાધું હવે આરે ચાખવા જેવી વસ્તુ હોય એને ભટકાવી જાય બોલો ખબર પછી હાથ ધોવા માટે એક જણો બહુ રાયડું નાખતો હતો ને એટલે પાછલા વાળો કે રાયડું શું નાખવાનું આગલા ચાળ હોય લુચી નાખીને કે છો તો ખબર ના પડ જાય તન પડી અલે ઓલે પંક્તિ માં બધા આમ જમવા બેઠા થા એટલે એક જણો જમો ત્યાં બાજુ વાળો હતો ને એ કે ભાઈ ત્યાં ઓકે શું બચમાં બકબક કરો છો મને કોઈ જમવાનું વચ્ચે બોલે ને મને ન ફાવે આપણે પચીસ રૂપિયા ચાંદલો કર્યો જમવાનું હોય એમાં બોલવાનું છે પછી પૂરું કરું પછી બધી વાત કરજો હા જમવા જ પૂરું થયું ને પછી શું ભાઈ તમે શું કે મારે કહેવાય દાળ ભાત જમતા ને એમાં માખી હતી સલાહ દેવા આવે તો ધીરેથી એને સાંભળવી સલાહ આપે તો ઇંગ્લેન્ડ માં બનેલી વાત છે ઇંગ્લેન્ડ ની અંદર નામ હું ક્રિકેટર નું ભૂલી ગયો એ બધા એના નામે પરદેશીયા ને એવા હોય ને આપણે યાદ જ ના રાખવાય શું કામ જોયે આપડા દેશના નામ ના રાખીએ ગોવિંદ માધવ મુકુંદ ભગવાન નામ આવે ઓલાનું શું હીટર પીટર ખીટર બધું રાખો નામ લે તો જાદુજાવાની ઈચ્છા થાય એવા નામ શું ઈટર ફીટર એટલે શું આપણે કઈ ખાવા માંડે પેટમાં આપડે રાહ રાખવાનું કેમ જોઈ એટલે એ બઉ પેહલી જ વાર ઇન્ટરનેશનલ ક્રિકેટ ની અંદર એક યુવાન ક્રિકેટર હશે એ પસંદગી પાણીમાં છે રીમો મળે બઉ સારું એમાં કઈ અને ભૂલ પડીને આઉટ થઈ ગયો જાય તો આઉટ થઈ ગયો એટલે આંચકો તો લાગે પોતાને લાગે બીજાને લાગે આ છે પછી વચ્ચે કંઈક થોડો સમય મેળવ્યો છે મોકો તો એક બુઝુર્ગ વડીલ એ યુવાન ક્રિકેટર આઉટ થઈ ગયો હતો ને એની પાસે આવ્યા એમણે કીધું બહુ સારું રમતા હતા તમારી પાસે શક્તિ છે પણ તમે જે આ બોલ હતો એને પારખવામાં આટલી ભૂલ કરી અને એને તમે જે શોટ માર્યો એ શોટ મારવામાં તમારી ભૂલ હતી અને પેલો ઓકળાઈ ગયો હવે હાલી શું મળે ખબર ના પડે ઓડિયન્સ માં બેઠા જોયા કરો કોઈ હાથ ધી ના હોય ઇન્ટરનેશનલ ક્રિકેટ ઉપર પીચ ઉપર બેડ્યા નથી બે તમે વડીલા અહીંયા ઘુસી ગયા છો કેમ રમાય કેમ ના રમાય એ અમને ખબર હોય તમે શું સલાહ દેવા હાલી નીકળ્યા છો કોઈ બેટ પકડ્યા નથી કોઈ ક્રિકેટમાં પગ દીધો નથી પીચ ઉપર કોઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ માનો હોય આવી જાવ સલાહ દેવો એ લોકો યુવાન શાંતિ રાખો મે બેટ પણ પકડ્યું છે અનેક ઇન્ટરનેશનલ ક્રિકેટ હું રમ્યો છું અને મારું નામ ડોન બ્રેડમેન છે ઓસ્ટ્રેલિયાનો મહાન ક્રિકેટર આવે વર્લ્ડ પડી ગયો પણ તો પેલા એટલે ઉદ્ધત ન થવું ઘમંડી ન થવી સલાહ આપે તો સલાહ ને કોઠે માણસે સાંભળવાની એક આદત ટેવ ગુણ છે યુવાનોને મહાકુરુ ધનજન યોવન ગર્વ બધા પાસાઓને આપણે યુવાનોને કંઈક દિશા મળે એના માટે આપણે ચર્ચા કરીએ છીએ કે જેથી યુવાનો છે એ કંઈક સાચી રાહ ઉપર આવે અને થોડું જીવનમાં કંઈક સમજે તો બહુ એને જિંદગી બહુ લાંબી કાપવાની છે એટલા માટે આ બધું સમજવાનું છે અને યુવાનો તો ઠીક છે પણ દરેકે કોઈક એવું ઠેકાણું નમ્રતાનું રાખવું મતલબ કે ત્યાં દિલો દિમાગ આપણું નમે એના ચરણોમાં એની પાસે એનો બહુ ફાયદો હોય છે જેણે એવું ગોતી લીધું હોય એને એનો જ અનુભવ હોય છે પણ એવું કોઈ પાત્ર કોઈ સ્થાન કે જ્યાં માણસ ઝૂકી જાય નમ્ર થઈ જાય ને બધું જ ભૂલી જાય પોતાને પદ સત્તા શક્તિ વૈભવ સંપત્તિ એવું જીવનમાં હોવું જોઈએ નમતા શીખવું જોઈએ એ જીવનના એક સફળતા માટે બઉ જરૂરી છે પ્રસન્નજીત મહારાજા ભગવાન બુદ્ધ નગર આવ્યા એટલે મળવા માટે તૈયાર થયા પણ એના જે દિવાન હતા ને એને ગમું નહીં થોડુંક આ સાધુ સંતો પાસે ઘણા ને તમે જો અમે કોઈ જગ્યા નીકળ્યા હોય અને કોઈ આપણે રેલવે ઉપર સ્ટેશનમાં કે કોઈ એરપોર્ટ કોઈ જગ્યાએ કે કોઈ કઈ હોય ને અચાનક કોઈ ભાવુક આવી પ્રણામ કરે અને એમાં કોઈ દંડવત કરે તો આજના તો ઘણા નાક મંડે સાપત બોલો પણ એ સંતો દંડવત ગમતા હોય છે દંડવત ગમે એવું નથી હોતું પણ એ કરી શકે છે એને ધન્યવાદ છે મહાનતા એને છે કે એ કેટલો પેલો થયો હોય ત્યારે લાકડી જેમ કોઈના ચરણોમાં પડતો હોય છે ઉત્કૃષ્ટતા એના જીવનને છે સલામ એને કરવી જોઈએ ચૂકતા તો શીખ્યો છે એટલે નમ્રતા નમું પ્રસંજીત મહારાજ ને તો ગમતું પણ દિવાન ને રૂચ્યું નહી આવો મોટો રાજા ફકીર ભગવાન કંથા પેરનારોના ચરણોમાં જઈને પડે ગમે નહી ગયા નહીમા બધી કથા જુદી છે પાછા વળતા તો દિવાન રેવાયું ને જે રીતે પ્રસન્નજીત નયમાં આ બધું થયું ને ભગવાન બુદ્ધ પ્રોઢ પ્રગલ્ભ વચ્ચે આવતા આવતા પણ દિવાનથી રહેવાણું નહીં ને એટલે કહ્યું અને કીધું મહારાજ માફ કરજો પણ આપણા જેવા સમ્રાટને આવી રીતે સાધુ સંતોના ચરણમાં આમ પડી જવું નમવું એ ઠીક નથી એ ગૌરવ નથી હમણાં ઓબામાં પહેલાં જાપાનના પ્રધાનને થોડુંક આમ વધારે ઝૂકી ગયા તો આખા દેશમાં ખળભળાટ થઈ ગયો કે અમારા દેશનું નીચું દેખાડ્યું છે આટલું બધું નમીને એમણે કેમ પ્રણામ કર્યા જાપાનના રાષ્ટ્રપતિને કે વડાપ્રધાનને એ અમારા દેશ ને નીચું જોવાડાયું છે આવું બધું હશે એનો પ્રોટોકોલ આપણને ખબર વચમાં પડવું પણ આટલું બધું જેમાં આ બધું કરે મને માથું એના ચરણમાં મહારાજ મુક્યું માથું સાધુના ચરણમાં ભિક્ષુક ના ચરણમાં માથું મૂકી દીધું તમે અને કેટલી વાર સુધી એમને તમે નમાવી રહ્યા મને બહુ હિણપટ લાગે ક્યાં આપણું સામ્રાજ્ય અને ભગવી કંથા વાળો માણસ એના પગમાં તમે નાનું બાળક માતાના ગોદમાં માથું મૂકે એમ મૂકી દીધું એના ચરણમાં મને ઠીક નથી હવે દિવાન એટલો બધો એમનો લાડલો હતો બુદ્ધિ હતો એને અનાદર કરવો પણ ઠીક નતો લાગતો પ્રસંગજીત પણ ગૌરવશીલ માણસ હતો એટલે સીધું એમને કઈ ન કહ્યું પણ એ મોકો ખોળતા હતા એમાં રસ્તામાં જતા જતા એક માણસની ખોપડી મળી ગઈ એટલે એને ઠોકર વાગી ગઈ અને દડી ગઈ એટલે પ્રસન્નજીત મહારાજે કીધું દિવાનજી આ ખોપડી લઈ લ્યો એટલે લઈ લીધી અને કીધું કે દિવાનજી આ ખોપડી છે ને બજારમાં વેચી આવો અને એના જે પૈસા આવે ને એ મને તમે કહો મહારાજ તને વેચવાનું કે છે રાતી પાય પણ ના આવે એમ કઈ ફેંકી દીધી ખોપડી વેચવા માટે કયો છો તમે આને અડે નહીં કોઈ આ તો તમે હુકમ કર્યો અને મેં હાથમાં લીધી બાકી ના આવે નહીં ઠોકરો ખાઈ ને દડતી થઈ જશે બાકી દળતી થઈ જશે એ ખોપડી ની જેમ આ પણ રસ્તા પર દડતી છે ત્યારે એની કશી કિંમત નથી આવવાની અને જેની તેની ઠોકરો ખાઈને રસ્તા માં એના કરતા કોઈ સંત ફકીર સાધુ એના ચરણમાં આંખો પડીને નમી લેવા દે ને એટલે અહંકાર ખાલી કરવાની વાત છે માથું ફોડવાની વાત છે એટલે શ્રીફળ ફોડીએ છીએ શ્રીફળનું પ્રતિક તો એ જ છે પણ કહેવાનું એ છે કે મગજમાં રાય ભરા પાણી ભરાણું છે કાઢી નાખવું એટલે નાળી નું પાણી કાઢીને અમ કરી નાખે છે હા એ નમ્રતા બહુ જરૂરી છે પણ આજનો યુવાન બેફામ થઈ રહ્યા છે આજે કોણ કોને કીએ આજના યુવાનોને જે રીતે રસ્તાઓમાં રખડતા ભટકતા અને જે સમસ્યાઓ પેદા કરતા તમે ભાગ્યશાળી છો અહીંયા આવો એટલે હું નથી કેતો કોઈ પણ ના તમે સત્સંગમાં જનારા યુવાનો બહુ ભાગ્યશાળી ઘણી પગે લાગવાનું મન થાય એવું લાગે કે ને સંસ્કાર હોય છે મર્યાદા હોય છે ચૂકવાની વંદન કરવાની દેવ મંદિરે જવાની કઈ સારું સાંભળવાની ચાલો હું તો એમ કઉ જીવનમાં ઉતારી ન શકે પણ સારું સાંભળવું છે જીજ્ઞાસુકો દર શુક્રવારે આવે છે તો એનો એક મિત્ર હતો તો એને એમ થયું કે કોઈ પણ ભાને મારી એકવાર અહીંયા લઈ આવો એકવાર આવશે ને ચાકશે તો પછી એને કઈક જીવન ઉપયોગી આવશે એટલે પોતાની બાઈક ન લીધી ને પેલા બાઇક લઈને એને કીધું આપડે એક જગ્યા જવું છે ત્યાં પાર્ટી માં લગ્ન નું કઈ હશે અહીંયા આવતો હતો એને બાઇક હાથમાં લઈ લીધું ગુરુક્યા એટલે પેલો કે અહીંયા હમણાં યુવાનો આવશે બધા અને સત્સંગ થશે સાધુ સંતો વાતો કરશે અને યુવાનો લગતી તને જીવનમાં ફાયદો થશે ને તને થોડો આનંદ આવે તો તું બેસજે નહી તું ઉઠી જાય ના મારે અંદર આવવું જ નથી ને અરે પણ તું અહિયાં સુધી આવી ગયો છો તો કે ના મારી સાથે જીદ નહીં કરવા હું તો તું બાઈક રાખ હું ચાલીને વિવો જોઈ ના તારું બાઈક છે તું લે મારી પાસે રાહ જોઈશ ક્યારે પૂરું થાય તો સાડા અગિયાર તો થઈ જાય તો કે હું સાડા અગિયાર રિંક કરીશ એ રાતના સાડા થી સાડા સુધી બાર ચાની કીટલી એ બેઠોર્યો અહી ન આવ્યો અને સાડા અગિયાર જેવાદભાગી છે આજે આ બધા યુવાનોને અને નબીરાઓ ને જે શરાબ પીને એક્સિડેન્ટ કરનારા અને કરીને જનારા ગાડીઓ નબીરા આપણને કથાઓ સાંભળીએ છીએ ત્યારે બહુ દુઃખ થાય છે અને એના માટે મને એક જે થોડું મળ્યું તો મને એમ થઈ ગયું કે હું તમને સંભળાવું એ સાંભળવા જેવું કહ્યું છે કવિ છે પણ તમે શબ્દ ને બહુ ધારજો એનું મૂળ હેડિંગ છે દોસ્તુ ક્યાં જાય છે આવી કવિ વાત કરે છે દિલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે જરાક તો નજર નાખ સામે કબર દેખાય છે ક્યારે મોત આવી જશે યાર હવે તને કઈ ખબર નથી કેટલી આયુષ હશે આયુષ નિરતન અંજલી ટપકત હે શ્વાસો શ્વાસ હરી ભજા વીણ જાત હે અવસર ઈશ્વરદાસ હાથમાં અંજલી પાણી ભર્યું હોય હવે આ બધા આમામામાં જઈને ઘડીમાં ખાલી થઈ જાય તમે જો તિલક ચાંદલા માટે આપણે થોડું પાણી લીધો ખ્યાલ ન રહ્યો તો આ જો ખાલી હોય આમ કોઈ આમ આવ્યું હોય કોઈ વાત કરતાં એ અંજલી છે શ્વાસ રૂપી થી ટીપા પડે વિચાર કરો ઈશ્વરદાસજી એ છે ઈશ્વરદાસજી ની વાત કરી ને એને આ લખ્યું છે આયુષ્ય નીર તન અંજલી ટપકત હૈ શ્વાસો શ્વાસ હરી ભજા વિને જાત હૈ અવસર ઈશ્વરદાસ જેને ખબર પડે છે ના તહેવાર સચવાય છે દિવાળી હોય કે હોળી બધું ઓફિસ જ ઉજવાય છે આ બધું તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે लग्न कंकोत्र मां क्या वपराय पांच आकड़ा आकडाना पगार मिनिट पर क्या वपराय पूजा पाठ બે મિનિટમાં પતાવાય છે અને પિક્ચરમાં ત્રણ કલાક કેમ બેસાય છે તમારે બધા સમજવા જેવું છે આખો દિવસ વન ડે ક્રિકેટ હોય તો બેસી જ આમ ગોયન અને આરતી કે સ્તુતિ કે પંદર વીસ મિનિટ લાંબી ચાલે અહીંથી કીડ્યું ચડે સત્સંગી હોય તો पूजा पाठ मिनीट मता है पिक्चर त्र कलाकम बेसाय फोन बुक भरी थी। पन कोई घेर क्या जवा हर प्रसंगो पाफ डे मजवाय दिल पूछे मारू अरे दोस्त तू क्या जाए थे? कोई ने खबर नहीं आ रस्तो क्या जाए थे? कोई ने खबर नहीं कि आ रस्त क्या जाए था बता छता चालता जाए लख सम कर तमने संभव कोई खबर नहीं कि आ रस्त क्या जाए खरेखर गता गता गति को गता गति को लोक ઘરમાં બાપક માં કિચડ માં પાછો પરિણી જાય છે એટલે બધા લોકો ક્યાં જાય છે कोई ने खबर नहीं आ रस्त क्या जाए था बदा छता चालता चालताज छे कोई ने सामें रूपिया तो कोई ने डॉलर छे तमेज कहो मित्रों शु आने जिंदगी छे કોઈક સામે રૂપિયા દેખાય છે બદલતા આ પ્રવાહ માં આપણા સંસ્કાર ધોવાય છે આવનારી પેઢી પૂછ છે સંસ્કૃતિ કોને કેવાય છે ખબર નહીં પડે સંસ્કૃતિ કોને કહેવાય છે બદલતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે આવનારી પેઢી પૂછે કે સંસ્કૃતિ ચાલો જલ્દી નિર્ણય લઈએ મને હજુ સમય બાકી દેખાય છે અરે દોસ્ત તું ક્યાં જાય એટલે યુવાનોને આ સમજવાની જાણે મોટો નવાબા જરાક લોટક્યો લોતો હોય તો ધરણી ધ્રુજતી હોય બાઈક સ્પ્લેન્ડર જેવું હોય તો કીક મારે હેસ દે ને હું નાખ્યા હોય અને જીન્સ ના પેન્ટ તો વિંબા રાખ્યા હોય ઘરમાં ફરતો જ સાવરણી જરૂર જ ના પડે અને આપડી મધહોશ આંખો થી આમ જોતો જાણે આપણે બાપ માર્યો છે રાખે એવું ગુમાન જાણે મોટો નવાબ પણ કાળ આવી કે છે તારા કાન માં તારે રેવું ભાડા ના મકાન જીવ છે ગુમાન માં તારે રેવું ભાડાના મકાન માને મારું મકાન ને કરોગાન માને મારું મકાન કર્યા રંગ ને રોગાન જાણે કાયમ લીધું છે વેચાણ માં તારે રેવું ભાડાના મકાન એટલે શંકરાચાર્ય જેટપાથ ઉપર મૂકી હતી એમાં પોલીસ વાળો આવ્યો પોલીસ તો ગરમ જ હોય આવી જોર થી થેલી પર લાકડી પછાડીને કે આમાં શું છે હવે એમાં કઈ નથી લાકડી પછાડી ને હવે માણસ હોય તરબૂચ વાળતા હોય છે ટેટી વાળતા હોય છે પછી આવી મોટો કાતો લઈ હાથમાં લઈને ફરતો હોય છે જેનું દીટ દેખાય કટ દઈ મૂકી દે એમ કાળ રૂપી છે ને આવો કાતો લઈને ફરે છે જેનું દીટ પાટકી ગયું ને કટ દઈ પાડી લાત મારી દે છે અને નદીના પટમાં દોડવી દે છે માટે હરાતી નિમે પેલા હે યુવાન તું ગૌરવ નો સમાજ નો એનો ગૌરવ કરે અને જે કઈ આપત્તિઓ આવે એમાં ભાંગે નહીં જરેક પેલું ધારુ ના થાય તો આત્મહત્યાનો માર્ગ ના લે ગઈ સભા પછી છૂટી મને ભાઈ મળ્યા બધું નામઠામ બહુ જાજા નહીં દઉં પણ એક વિદ્યાર્થી નામ કેતન અધુર જ નામ દઈશ પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશ દાદી એ વખતે અહીંયા રાજકોટ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ સ્વામી પાસે સાંજે ઘણી વાર છોકરાઓ બેઠા હોય આપણે બેસતા અને એ પુરાણી સ્વામી મીઠી મીઠી વાતો કરતા હોય એમાં સ્વામી સમજાવતા હતા પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી કે ભાઈ શિક્ષાપત્ર છે બસો શ્લોક છે એમાં ઘણા મંગળાચરણના છે ઘણા પછી પેલા છે એ બધા ક્યાંય આપણે પાડવાના નથી પછી એમાં રાજાના હોય તે આપણે ક્યાં રાજાના પાળવાના છે વિધવાના હોય તે આપણે પાળવાના છે હે સધવાના એ આપણે ક્યાં પાળવાના છે એ આપણે નથી પાળવાના બ્રાહ્મણના પાળવાના નથી સાધુના પાળવાના નથી બ્રહ્મચારી ના નથી ધનાઢ્ય હો તો ધનપતિના અમુક લખ્યા છે એ પાડવાનો હોય એ પાડવાના નથી ગ્રહણ આવે ત્યારે ગ્રહણ ના હોય મરણ થાય તો સૂતક નું રોજ તો કઈ આ બધે પાડવાના બધા કાઢવા જ માંડો તો થોડાક વધે એટલે એક છોકરો કે હા સ્વામી આત્મહત્યા ના કરવી એ ક્યાં આપણે પાળવા સ્વામી કે નહીં હો કેતન એ તો ખાસ પાડવાનું એટલે ત્યારે કેતન કઈ બોલ્યો નહી એ તો ખાસ પાડવાનું એ કેમ તારવી જ નાખ્યો એ શ્લોક બીજા તારીવાહી બરાબર છે વિધવાનાંદ સદવાનાંદ બ્રાહ્મણનાન રાજાનાન એ બધા ઠીક છે આ તો ને છે કેતન એ તો ખાસ પાડવાનું વર્ષો વહી આ ગયા વાતને છોકરો વહી ગયો ગુરુકુળમાંથી ભાવનગરમાં એનો ધંધો હીરાનો એમાં સેટ થયો ઘણું કમાયો ફ્લોપ જાતા કે વાર છે હરાતી નિમેશાત કાલા હરવમ ધંધો ચોપટ થઈ ગયો દેવું ભયંકર ચડી ગયું ઉઘરાણીઓવાળા મારમાં જીવ ખાય અને ભયંકર નિર્ણય લઈ લીધો આ કેતને મેરા વગર છૂટકો નથી કાતિલ ઝેરની બોટલ લઈ આવ્યો બનેલી હકીકત પોતાના એકાંત અંદર બેઠો બાજુમાં બોટલ મૂકી અને જે કાંઈ મિલકત હતી મકાન બધાને લેખિત બધા એના કવરને વીલ જે કહેવાય ને બધું કરીને એક એક કવરમાં આના નામે આટલું આના નામે આટલું આનવાના બધું કોનું શું છે બધા કવરો ફિટ કરી કરી અને બધું થપ્પો મૂક્યો રેડી થઈ ગયો ખોલીને પીવાની તૈયારી છેલ્લી વાર ભગવાનને યાદ કરી લઉં આમાં અમારે બીજો કોઈ ગરવાનો ઉપાય નથી હું તમને એક વાત સલાહ દઉં મારે કેવું ન જોઈએ પણ હું તમને કહી દઉં છું આપણે જે જે પ્રવચનો કર્યા છે એમાં ઘણા અમુક વાતો એમ લાગે કે આ સ્વામી શું કામ કેતા પણ તમે જાજુ નથી જોઈ શકતા અમે ક્યાંક બીજું ઘણું બધું સંપ્રદાયિક હોય બીજું હોય વૈશ્વિક હોય આ બધું જોયું હોય છે તો બધાને નથી જરૂર પડતી ચાલો પણ પાંચ જણા તેવા હોય કે એના માટે અમૃત થઈ જતું હોય છે અને આજે પરિસ્થિતિ ના આવતી હોય પણ એની શરૂઆત થઈ હોય કરતા હોય નથી હોતી એટલે આપણે આપઘાતની આત્મહત્યાની વાત કરી કોઈને એમ થાય કે આટલે યુવાન માટે આટલું બધું કહેવાની એના કરતા કઈ ભક્તિ ની વાત કરશું તું જીવતો રે તો ભક્તિ કરશું આપણે હા કોઈને આમાં આમાં તમને ખબર છે આમાંથી કોણ કોણ મૂંઝાતો હોય છે હે એમાં ભલે હું કહું બધા નહીં એક મૂંઝાતો હોય એના માટે અમૃત થઈ જાય તો કામ કેવડું થાય જિંદગી ના આપી શકીએ પણ યાર બચાવી તો શકીએ ને થોડી હા કોઈ ને બે શબ્દોથી બતાવી તો શકીએ અને એ બીજા ગમે એટલું કે એનો વિશ્વાસ ના આવે પણ ક્યારેક સાધુ બોલ્યો એનો વિશ્વાસ આવી જતો હોય છે અને એને ભગવા કે પછી ઠાકોરજીને શ્રીજીને યાદ કર્યા બધું યાદ કર્યું મોટા સંતોને યાદ કરી લઉં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ યાદ કર્યા પુરાણી પ્રેમ પ્રકાશ દાસદ કર્યા યાદ કરતાની સાથે જ સ્વામી આમ કેતા દેખા કેતન આ શ્લોક તો ખાસ પાળવાનો આ કેમ તું ભૂલી ગયું આત્મહત્યા નહીં કરવાની એ તો કેતન ખાસ પાળવાનું અને આંખમાંથી આ સુડા ધાર થઈ ગઈ કેટલા વર્ષ પેલા એ સાધુ બોલ્યા હતા કેતન આ તો ખાસ પાડવાનું હાથમાંથી ધાર થઈ એકદમ બાકડો થઈ ગયો હા શું તેથી મેં સામે કીધું સામે આ ક્યાં કઈ જરૂરનું નથી આ તો ખાસ પાડવાનું આંખમાંથી આસુના ધાર આવી ગઈ એ જ મિનિટે બધા કાગળો ફાડી નાખ્યા બોટલ હતી લઈને ફેંકી દીધી નહીં મને સામે જ કીધું છું કે આ તો તું કરતો જ નહીં હવે નહીં મારું માણસ બેઠો થઈ ગયું ફોખારો ખાલી બેઠો થઈ ગયો શ્રીજી નું સ્મરણ કરી બીજા દિવસે જે ભગવાન લાખો કમાયો માણસ અને પછી હમણાં છેલ્લે છેલ્લે બે માં સ્વાભાવિક રીતે એક હરિભક્તની રીતે હરિસ્મરણ કરતા કરતા પ્રભુના ધામમાં ગયા એક વેણ એટલે યુવાન હોય કે યુવતી હોય પોતાના ખાનદાન મનુષ્ય દેહ ની કિંમત ની આપણે યુવાનો અમારે કેટલી જગ્યા ખાલી છે ભજન કરી લેવું જીવન નો લક્ષ્ય એ છે કઈ બીજા લક્ષ્ય ના સુજે તો આ લક્ષ્ય તો આપણને ઓલરેડી પહેલેથી આપેલું છે કરતા નથી આપણે દાબેલી ખાવા જવું છે બીજા ખવા જવું છે એ બધી નથી ભજન કરો સુખ નો વેળા છે તો મૂડી ભેડી કરી લો પૈસા ભેળા કરો છો ભજન ની મૂડી કામ આવશે રામ રૂપિયા રોક હે ખર્ચા ખુદ ના પહેલાનું તો રૂપિયો ડોલર નું અવમૂલ્યન થાય પણ મારા હરિના નામ નું ક્યારે અવમૂલ્યન થતું નથીયુગ જેમ જેમ વધશે કલિયુગ કેવલ નામ આધારા કલિયુગ કેવલ નામ આધાર સુમીર સુમીર નર ઉતરે પા ભગવાન નામ જપતા જતા પહાર સરળ યુવાની ગૌરવ કરવાનું પણ ગર્વ ન કરવો કારણ કે માયામયદમ અખિલમ હિતવા બ્રહ્મ પદમ તમ પ્રવિષ વિદિત માયામય છે એની વાતો પછી આજે આટલું બસ સહજાનંદ સ્વામી મહારાજ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 आम करने की ते सतत सारी प्रवृति साथ देवदर्शन उत्सवों सतत जड़ाये रहशो